અડાઈ ને ભરેલો માલ કઈ શકાય અડાઈ ને અડાઈ જે છે એવું ખરું ને પૂર્વ ભાવનું લઈને આવે એવું ખરું અડાઈ પછી આ ઉત્તેજન મળે પછી મજબૂત થાય તે મજબૂત નાળા દો ત્યાંથી પછી એના મને દાદાજી પક્ષ આપી છે ગોળીબાર કરવા દે એવું તરવાર મારવા લાકડી મોડે ને બેચવ પડી ગયા ચાર આવે પણ મોડે કહી દીધું મને હું વાપર્યું મારી નાયક નાયક નલાયક તું તારા મારી વિચારા કેવા ના પણ એ છોકરા બહુ સારા લાગે છે એના ફાધર કેવા છે મતે બધું જ કહે છે ચોખો માર કોઈ પહેવાર મારું દુનિયા નું કઈ એવું વાંપરેલું ના ભાઈ કેટલો ગોળી ગોરી મારવા નીકળશે ને કોઈ નહીં નીકળશે ડાય મીટર જરાય ડાય મીટર ફેર પછી આવી ને કઈ કેટલી આવી જાય પછી ડાયમીટર કરે હે મનમાં નક્કી થયું મારા દાદાજી લઈ લે છે મારું જવા માટે નથી આવે તો તે બરાબર છે કોઈ ગમે પોતાને ખબર પડી કે આડાઈ થઈ છે હવે એમાં પાછું વળી જવું હોય તો કેવી રીતે પોતાને ખબર પડી અડાઈ થઈ છે પોતાની હવે પાછું ફરી જવું હોય તો કેવી રીતે કયા લેવા પડે પાછા ફરવા માં બીજા કયા લેવા પડે બીજું પછી જ થઈ જાય પછી જે જે પ્રયોગ જોતા હોય તે બધા પ્રયોગ સાથે થઈ જાય જો એડજસ્ટમેન્ટ થયું હોય પોતે પોતાના દોસ્તો દેખાય દેખાય ના દેખાય બધા દેખાય ને કોક રહી જાય નઈ અડાઈ ને જાણે ત્યારે પાછો ફરી જાય હવે કઈ રીતે ના કરે અઈ રીતે ખબર પડે આપડે નાના પિતા ખબર પડે પણ હોય પૂછ્યું <laughs> તમારું પ્રમાણ હતા પેલા આખો આડાઈ નો સમુદ્ર ઓળંગ્યો દહી દેહ ની આડ નઈ દે એવી નહી અહંકારી મને પોતાને ખબર પડે જોડે અવરું ફર્યું છે નિર્મને તો હાર આડે નહીં તમારી ફ્રી ટિકિટ છે માટે તમારે ત્યાં આગળ મેચ જોવા આવવાનું મારું કાલે તકલીફ જ્યારે થાય तकलीफ जो शुभ लाभ थे बहुत तकलीफ मकलीफ तकलीफ कर મારો બી ફાયદું કે મને તકલીફ ઓછી થાય મને તકલીફ નથી આથી ડબલ હોય આ થી ડબલ હોય આવે કે હું શું કરે છે જોયા તમે કદા થયા એકલા જ છે તમને એકલા તમે કયા જોવા નાની પૂટ ને જોવાનું ભૂલ થાય છે બીજામાં શું ના થાય નાની પૂર ને ભૂલ થાય છે બીજા જ્ઞાન એટલે બધું રમતા વિના થાય કોઈ જાને પછલ હું થાય નઈ આખા દર માં કઈ પણ પરિચિત્ય બદલાયા કરવા છે બધા પધલ ભાઈ કે આમ કેમ આમ કે પધલ નું કઈક શું તમારે ગણાય ભગવાન માટે એમને પોતાને જોઈતું નથી આપડે એ જોઈતું નથી માટે લોકો માટે લખાઈ દીધા પેલા સારું કરી ઉઘરાણી દીધું સાઈ ત્રણ મેઘરાણી કરે એ કોમ એ ફતા માણ શું કરું ભાઈ છે અટકી ગયું છે આપડું ભગવાન એવું કે ભગવાન વખતે કોઈ સંજોગ ન કર્યો કોઈ વખતે બને નહિ પણ બન્યું તો પછી આપડે ના તો બાળકો સંજોગ કરી દીધા ના તો દોકા બનવા સૂચો નીકળે જાય કે બનવા બહુ ઈચ્છા હોય છે બધા કારણ કોની ઈચ્છા ના હોય ભગવાન માટે શ્રીમંદર સ્વામી માટે કોને કે જેમ તો આપડે દેવાનું અહીંથી છોડીને પછી એમની પાસે પણ બઉ સર અને તમે રસો નો આરો ગુલાબ કરી હાથ ના ખેલ નથી હાથ ના કે બધા સંજોગો બાજે એટલે મનમાં એમ મને શું તારું એ ના નહી થાય પાંચ ઉમેદવારો નહીં આપી શકતો એવું પાંચ લાખ વાર આપી શકે એને એવું એવું એવિડન્સ લઈને આવે તો આપીને કેવું કઈ છે નહી બહુ સારો સારો ગમી મને પેલા લોકો આપી દે છે કે પછી બાકી રાખે છે અરે શું આ ઘી ના પૈસા ચાર ચાર વર્ષથી આવતા નથી કે લોકો તમારે ધોન આપવાનું કઈ કઈ જાતે બોલશે કે તઢાઇ માં ચડે છે અને પછી એટલે ચઢાઈ નું રીગા ના શું આપડા આખા સંઘમાં ચર્ચાઈ તમને ઠીક લાગેટ ટિક ઉથામણી ઉમણી ઉથામણી એટલે પૈસા કરવા ને રીત નહી પામનાર આપતી વખત મને દુઃખ ટિક અંકાર અમારે બોલી ઉઠે પણ પછી આપતી વખત દુઃખ થાય આવું ના આપણા માર્ગ માં કોઈ દુઃખ થાય તો દુઃખ પેલા ના પછી કાલે પૈસા બગડ્યા હતા તે પાછા મોકલ્યા હતા પૈસા મોકલ્યા પાછા મોકલ્યા સીધું થઈને સીધી જણ પૈસા આપું એટલે આપું લાત રખામ નહી હતી નવસાર પચીસ રૂપિયા હતા તું પાછા અને ઉપરાંત બે પ્લોટ છે દીદી જોઈ ને હું લોહી આપવા બે હું છું સાહેબ દીદી ને જતા જોઈ ચાર પાંચ જણા ભાઈ સાહેબ દેખાયેલા છે પાર્ટી બઉ આપ્યા જ કરે છે એના પીછા પાછા કાઢું એ બધું એનું બધું એ જ આપ્યા કરે છે કેટલા છોકરીઓ એવી છે તૈયારી ગયા છે જોડી જ કહીને ના લીધે હું ક્યારે લઈશ કે મને ખાતરી થાય તારું મન ફરશે નહીં આ સંઘ ઉપર થી તાર કાલે ફરી ગયું કે પછી શું થાય ના પી દે પછી એના ફાદર ની એના ફાધર ની લાય એના ફાદર કે લઈ લો કે તે મને એમ ખાતરી થઈ કે બેન ખતરા નથી તો પૈસા જરૂર નથી માણસ ને તૈયારી કરવાનું કયું પૈસા ની જરૂર નથી આ પૈસા કરવા માટે આ રંગત નથી પૈસા માટે મતદાન થયું છે ને આપડે પૈસા ની જરૂર ક્યાં ને નિરબન નિર્બેન ની પ્લેન ની ટિકિટ મારી મારી પ્લેન ની ટિકિટ જો પ્લેન પોતાની છે તમારી પૈસા ની જરૂર છે ક્યાં પ્રજાતિ તરીકે ના ના પહેલું હશે આપી દેલો કશું કરે ના કેવા દે આપડે સરસોડ ના મારે તરસોજ ના મારે બીજું ના કેવાય આપડે તરસોડ નું તરસોડ ના માપી પૈસા ઉઘરા પૈસા ઉઘરાવાથી આવું માસ ની માસ ની મસ્તી પગાડી નાખો છું ખરાબ નાખો તો આઠ હજાર ઉભા કરો તો આઠ હજાર ધર્મ કરવા જતા આઠ હજાર દુઃખ થાય ધર્મ કેમ કેવાય રાજી પછી અને તે લોહી હોય તો લોહી આપો લોહી બે બાકી મરી જાય તો ખરા એની ચડે છે ને હા ચડે છે ને અહંકાર ના અહંકાર ના હોવ જે ધન ની વાત માં ચઢે ના ચડે જે ઉતરા મણી ને એ બધું ના શ્રાવણી થઈને ધૂલ માં ના રહે આખું છે આપે છે ફાંસી નાખે જેવડું બધે મચીદો વચ્ચે આપે છે તે આપે ખરી છે આપડે બી બુદ્ધિ ખાતી નાખી કોનો કાયદો મહારાજ ને પૈસા ચિંતા તો નથી પૈસો એ લોકો પોતે લેતા નથી પણ એને જોવાનો પણ ના હોય ક્યાંક ના રાત્રે પેલા પૈસા પૈસા થયા ઘર માં ભગવાને કેટલા મૂક્યા છે આ બધું ઓપરેશન થઈ જવું છે ના રહેવું જોઈએ મને કઈ પણ રહેવું જોઈએ આપડે જોઈને તો એક માણસ ને બઉ ખુશ ગયો પચીસ હજાર લખાય આવું આવું આવો સંગત નથી તમે માગો આપવા ત્યાર બાર ના લોકો જે ધર્મ પાડતા નથી એમને પણ હિસાબ આવડાય પણ આવો શકતું હોય ને પેપર બધા પેપર પ્રેસ રિપોર્ટર પ્રેસ કોન્ફરન્સ જો દાદા દાદા કેવા પછી પેલા લોકો કહ્યું કે આપડે ઘેર વાપરતા નથી ઘેર બધું ગુર્તિ નઈ લાવ્યા ભાઈ ગુર્તી પણ આ રીતે એમની સાહેબ ખોટી જગ્યા નહીં આપતા અહીં લાગ્યું કે હું ક્યાં પડની પુરુષ મારો આ વ્યવહાર મારી જ હતી કે મારા જેવું દુઃખ બધા પામ આ દુઃખ માંથી અને મોક્ષ માર્ગ સાહેબ અનંતવતાર સુધી માર્ગ ધરાવો નથી કઈ રીતે વાતચીત ના કરીદારે અકાશ માં ભાદર નું મકાન વાંધો નું દરેક જે ગામ વાળા હોય તે ગામ વાળા અને તેમાં ત્રણ મહિના ના આપ્યા હતા એ લોકો પછી ગુવા પાડવા માટે લગાવે આપતા રહે બીજા બધા દિવાળા પછી આપી હા નર્મદામાં જો ગુમ પડે છે યાદે લાવવા પડે તો આપડે વેલો અનુભવ છે બધા રૂપિયા ઉઠાઈ ગયા મિલકત માં બધી સાર માં હોય જંગલ માં હોય રોકડા રાખ્યા હોય તો આ ફર્ષ ખાલી વપરી જાય વીસ ટકા આના ભાગ પડી ચાર ચાર ભાગ લાગી આટલા રોકડા સોનું આટલું મિલકત પચીસ ટકા એક ગોઠવડી કરેલી અત્યારે ધંધો હોય પણ પોતાની મૂડી પચીસ હજાર ની જ હોય બાકી ના બધા ઉધાર ને વ્યાજ બધું લેટ ચાલતું હોય ધંધો જ હજાર નથી ધંધા એવા થઈ જશે કે રકમ વધારે જ મૂડી છું છ શું દેવમાં રહેતા સનાતન શું ઉત્પન્ન થાય શું ન્યવમાં રહેતો સનાતન આ દર્દી દેદા કરી કે આવું હોવું જોઈએ નથી રહેતો પણ આમ કઈ પ્લાનિંગ તો હોવું જોઈએ ભાવના આપડી હોય દરિયામાં આવે પછી માથા પણ કરીને બધા સંજોગો ભેગા થયા બધું જયું છે પડી રેતી ચકડીઓ કઈ ના જાય ચકલીઓ દરસ નો કયું આમ તો બાપુ મારી વાત કરું સવાર ચશ્મા થી મને બહુ સારું દેખાય છે તું લઈ જાઓ આ લઈ જાય મારા કે એક માણસે કહ્યું કે આ હિન્દુસ્તાન ના લોકો દિલ્હી જયારે માણસો છે તે આ મે છે એમાં તમારું શું મંત્રી મારું મંત્રી નથી કે મોટો માણસ માન હતો તેને કહ્યું કે તમારી ટિકિટ ફ્રી છે અને તમે આ ખાસ જોવા મોટા માણસ શું કરું વીસ માણસો વીસ હજાર માણસ ખુલી બનાવતા હોય નથી આ લાખ હું ખુલી ગયું ખોટું નથી અત્યારે જ્યાં સુજા એના કક્ષ માં હોય હું વિરોધી દસ બહુ માર્ગા ગયો આ લોકો સુધી ના કપડા વિરોધી દસ બહુ માર્ગા થતો છોકડ કઈ ગયા કુદરતું છે એટલે હું જમાના અનુરૂપ થઈ ગયેલો છું માર થઈને માર છે બિલકુલ બિલકુલ અત્યારના અને ગુ થાય છે એનું એક ગોળ ફરવાનું એના એક ચાલુ થોડા થોડા વખત કપડા પેલા બઉ સુધર લાગશે એનું માર્ક કર્યા કરે છે બીજા કચ્છમાં જીન ના હોય તો એ માર્ક કરી શકે છે આ માર્કિંગ કરવાનું મારા જે વિરોધી આક્રમ થતા તે રૂપ વિરોધ થઈ ગયા તમે આક્રમ કેમ કાઢી છે મેં નથી કાઢ્યું અને પડદાય છે સર મારે પગે એ ટાઈમ ઠીક હોય ટાઈમ નાનું થાય ને હોય છે અને આ કાયમ ની વસ્તુ નથી કાયમ વસ્તુ છે આ તો એક બધું જાગણી નથી એ ઉડી દેશે લઈને કવિ કરો આવ્યા છે વધાર કરતાં ચિત્તા કરતા વધારો સ્વાર્થે કરે છે પણ આપણા માં કઈ નવીનતા શું નવીનતા રાખો મન તો હવે મમતા પૂરી ને તો એવા જ નથી બિલકુલ પેરે ગમતા નથી આત્મા મમતા જ નથી અને એ મોટા મોટી વસ્તુ છે કેવું માઇનિંગમાં તમને શું છે માત્ર માઇનિંગમાં જે લોકો ને ગાડીમાં હારી પૈસા બધા જાતિવાસી ના સારા માણસો હિન્દુસ્તાન છે ને પણ એને એને પાણી નથી મળતું જોઈશું પાણી જોઈતા એક છે જમીનમાં મૂકી દુઃખ તત્વ હોય એને બોલ્યો આભાર કોણ આપડે રોગ્યો હતો પોતાની શક્તિ ની વધે થોડું એ કરવું પડે એનું વધે છે પોતે પોતાનું ફળ ખાતો નથી ફળ આપે એના બચ્ચા નાના મારી ના જાગડા કેવા લેવા જે વ્યાખ્યા મન પુછી તો વાબા જેવો હોય સત્પુરુષા હારું જે ક્રિયા છે તે પુરુષ બાકા માટે જન ક્રિવેષી અને જ્ઞાની ગુણ છે અને આ તો દૂધ થઈ ગયા છે આપણી કઈ ગયા કઈ ગયા એક તો ખબર ડિસ્કસ કરતા ના આવે તો ના કરતું પણ ના કરે આપડી અત્યારે મુદત ફરી છે આપડે આપડા આપણું પ્રતિક છે આપણે આ બધા આચાર્ય બધા આદર પડી રહ્યા છે આ બધા આચાર્ય એના પ્રયત્નો ઉત્તર માં આવેલું સ્ટેશન દક્ષિણ માં જતા હોય કેમ કેવા છે હવે જે નો ભાગે એ પાટી ઉપર અને બહાર મોકા નીકળે છે માતા એટલે શું ઉત્તર ને દક્ષિણ માં શાસ્ત્ર દક્ષિણ માં જજો આ મુકાણ માન્યતા એટલે ભગવાન ને કેવું બોલ માતા અંદર ભૂલું છું શાસ્ત્ર માં જાયે કે મારી ભૂલી ગઈ નથી હા તો આ બધું બધે મેં પૂછ્યું મેં તમને કઈ લાગે છે જુદી થઈ ભગવાન તો થયા કે જુદું કર્યું એ તો જુદું કેમ થાય તો થયું કેમ એમ થયું કેમ એમ એને ખુલ્લું કહ્યું ખુલ્લું કહ્યું આ બધા થઈ ગયા ભાવ કેવો સમય એનાથી મુક્ત મારી એવું નથી કે અપવાસ મા બતાવું પાય એક મહિના સુધી સડતાલીસ મિનિટ પચાસ મિનિટ કરો શું સામારી ભગવાન આવ્યા એક મહિનો અત્યારે પછી મારી આપડે ના ખોડાવે શિકાર કરે ને મહિના નું સ્વીકાર કરવાનું પણ એક ના કરે કારણ કે ભગવાન ને ભગવાન એમની વાત નથી કે આપડે તો શિકારતું હોય તો બહુ મોટી અને આબુધાયા આચારી નથી પાસે લોકો નો હતો નથી એમને એમના આચાર્ય પણ મને જો કરના કોઈ એને જો